આ તો પધલ થઈ ગયેલું છે કોયડો કૃષ્ણ ભગવાન શું કહ્યું પ્રકૃતિ કૃષ્ણ ભગવાને માથું ના ચડે હેરેક ના થાય એ વાળી બોલ્યા પ્રકૃતિ નતાવે છે અને મેં કહ્યું ગમેરા નાથે છે ગમે કહ્યું પણ કઈ જાગો હિન્દુસ્તાન ના તમે આર્ય પ્રજા અંધારી જેમાં વર્તન કઈ જાતનું જીવન આ લોકો અનારી હતી અનાળી થયા નથી અનાળી નહિ અને આપડી પ્રનારી અનાળી એટલે ચાર આપણ ભાઈ એ ચાર છે તે આમ છે આમ છોકરા પી દે મોટા પાણી ભાઈ એવું એવું કોઈ નો દોષ નથી એમાં ઉપદેશકો નો દોષ નથી ઉપદેશક વાંકાતા તેથી અમારા મગના લાકડા હોય તાર કરે લાકડા સીધો હશે એટલે જોય નથી અમદાવાદ માં હા કુર્સી વડવડા કરે છે આટલું બધું આઝાદી થોડા રહી તું એટલું સારું છે કશ્કરતું નથી એટલું સારું પેલા ને પેલા નહીં અમને બધા ખુલાસા રિસ્પોન્સિબિલિટી કોણ બોલે છે એવું જાણો છો તમે આ બોલે છે કોણ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 કોઈ કોઈ લોકો નું કેટલા લોકો છે જ્ઞાન પ્રગટ થયું હોય નહીં આ જ્ઞાન અને તે કહ્યું અમેરિકા માં સાચી વાત સ્વાભાવિક જ નથી સાચી વાત સ્વાભાવિક હોત ની તો દ્રષ્ટિ બદલી જાત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 આ જ્ઞાન પર શંકા પડે તો દાળો વધતો નથી એ તો હું જ્ઞાન આપુતા નિસંગ થાય શંકા ઉડી જાય અને હું મગનભાઈ નથી એવું એમની ખાતરી થાય સો ટકા ટુ અવર્સ હું કારતો હતો ને હું ગાડી ચલાવતો હતો કાર માં તમારી જોડે વાત કરતો હતો તારે તમે કીધું છું એમને હું તમને આત્માનો અનુભવ કરાવીશ આવ મોક્ષ નહી મળે તો વાંધો નહિ પણ આત્મા મોક્ષ મળે તો ના મળે વાંધો નથી પણ મારે આત્મા જોવો છે કે એ તમે જે જોવું હોય તે બધું લખી લાવો ને તમે તો બધું જાણો છો હું તમને કરું થા મહેનત કર્યું તમે મને પૂછો કે કોણ છો શરીર ને ઓળખાવા માટે નામ આપવું પડ્યું એક એ છે કે આ શરીર ને માટે ગોવિંદભાઈ નામ આપેલું છે કે હું નથી કે એટલે કરી આપીશું તમે માગો એ કર્યા છું જે માગો એ આત્મા એકલો નહી બધી જે ચિંતા ક્રોધમાન માં આવેલું બધું છે બધું તમારા ચરણ માં નબળીઓ રવાની છે ક્રોધમાન માં આવેલો નહીં બધી તમારા ચરણ એ નબળીઓ બધી તમારા ચરણ મૂકી દઉં છું બસ નવી વાત થી એટલે મારે પૂછવાનું નથી દાદા છોડી થઈ તો મારી છોડી પૈણા મે રોડી તારી કૃષ્ણ ભગવાન રોવાડી કે આપણા નથી એટલે આ લોકો કૃષ્ણ ભગવાન શું કે છે દરેક મારી ભક્તિ કરે છે કે આજ્ઞા પાડતી વખતે જીભ ઉપર પગ મૂકે છે જીભ ઉપર પગ મુકે છે કે જે પ્રશ્ન જીવન જોવા માંગુ છું તે નવે પણ થોડો દાદા યાદ આવે છે તને દેખાય છે તે ન્યાય થી કેવો લાગે સારો ફોટો તારે હું માફ કરી તને અન્યાય તને ફોટો લાગે છે એટલે માફ કરો પણ હોય ભૌતિક સુખો આગળ પોતાનું જીત જાય નઈ એટલે આપડે ભાઈ ભાઈ તે ફરી જાય ભૌતિક સુવા પાર વગાડવાનું સીરી જડે કરી નથી બી નથી કરી દાદા હજારો પછી રહી કેવી રીતે જવાય ના રોજ કરું કરું ઘણી મજા આવે દાદા મોડા કરીએ પણ દુઃખ ના થાય એવું હોવું કેવું અધર અને આપણને આનંદ થાય અહંકાર ના મૂળ ચોખ્ખો અહંકાર બીજો વ્યાર કાટ વળગયો છે કઈ નથવાનો ચોખ્ખો અહંકાર કાટ વળગયો છે સરળ થવાનું છે મારે બાબાની વાર રખવાટ ઉતરવી છે તમેજો ત્રીસ મિનિટ થતું હોય આપડે કહીએ કે કોઈ ફૂલની માળા કેવી ગઈ હોય સારી માળા કેવી થઈ ગઈ બે ત્રણ પાંચ દસ એક બીજી સારી સારી માળા હોય ને બે માળા ને આવજો આખરે મારે કહેવાય એવું નથી કહે શું કહે હા એના છોકરા વર્કઆઉટ માં આપડે ઓછું ઓછું થઈ ગયું મારી વાત આ લાડવા ખાત્રી નિમિત્તે એમાં તો બધાને મળે ને રેડા ભેગા થાય આવું પડે શું ભાઈ જો અરે બાબો ને બાપ છે આ દુનિયા કોઈ ઠેકવાનું રહે ને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 અને ત્યાં ધંધો તમારો પાછળ અને સુરત શહેરમાં બિઝનેસ કરી હતી પછી તારે કઈ જઈ એટલે ખાવા પીવાનું મેન્ટેન નક્કી કરી મારા પાય નું થોડી ઘણી ડિફેક્ટ હોય ને મારા માં કેટલીક રિપેર કરવા જોઈએ રિપેર કરે એ તો તૈયાર થાય ને એટલે હવે નિકલ આવી જાય તૈયાર થઇ જતા આપડે ધાર્યું કે આ દુશ્મન છે મિત્ર માનતા શું માનતા હતા તું નથી માનતી ખરેખર કે દુશ્મન નીકળ્યો આ કેમ કર્યું બરો છે તમારા હાથે તો પાહા પડ્યા ઘણા પહેલા ભાવ ભાવ છે તમારા પ્રત્યે શું ક્યાં છે તમારા નથી આવું ફર છે એવું હિસાબ અમારું કાર્ય કરાદા એ તો એરપોર્ટ પર આવે મને કેતી કે દાદા ભૂલ રહી ગયો છે બીજી ભૂલવાનું તે જ પણ ખુદો આપણે જોડે ભરતા હોય તો કપલ ખરાબ ના દેખાય એવું એવું નાખે કેવાનું છે તો આમ ભગવાન નામ ના મારી નગર એ નામ પાડે છે ના પાછી કરે દાદાને કે મારું ના બોલવાનું ચાલો અચ્છાઘાત નથી આ કશું દુઃખ નહીં પડી નઈ હા કશું દુઃખ નથી નહિ તો કે છે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 આ ગયું ગયું કઈ આ બીજી મિલકત નકાવી જાય પછી એટલે શું રહ્યું એ જોખતા શું ગયું મારી વાગડી કપાઈ આખી ગી એ કાયા કર્યું નાસ્તું એટલે શું ગયું ને નઈ શું રહ્યું એનું એક વાગે તારી વાગતી એમાં બધે દોઆ કથરી છે બીજા છે જતું રહ્યું એમ નઈ જોવાનું રહ્યું રૂપિયાની મિલકત બે વાગ્યુપિયા બે વાગ્ય લાખ રૂપિયા વાપે તપા દે તાખ માટે મોટી મિલકત અને પછી કઈ ગરીબ થઈ ગયો અમે ના બોલીશ એવું ના બોલાય બે <laughs> <weimals> દારૂ પીએ સારું મૃતિ કરી પછી અમે કઈ દખલ નહી રાખવા દેસ કરો કારણ કે તમને અંદર પદ મૂકેલા તમારે એટલું જ તમારી સેફ્ટી હાથમાં ક્યારે એ હમણાં દખલ ના કરો તો आक विज्ञान लो लो के लोभ रहे पैसा कमा ये कई आ करवे तो काम बापल તમા આ આપરો આ જય સતીલા સંગો સંગને માટે લોગ રહેના જો પુરી સારી કો નહી એ તો એ તો મને ખુશ થઈ કે મેં કોઈ સંગનેવાડે લોકો પેલો તો લોગ મળે જ નહી રાધા બીજા તાલ બીજા ને બીજારી પહોંચે છે આને કે પરગે આ ઉત્પાદન થાય નહી કઈ કારણ હે હા કમાઈ ને થાલા કામ કરે તો મોજ જ નહી આ લોગ ઉત્પાદન થાય તો તેજી તો લખાય છે તમે જોયેલી ગટર માં ગયેલી જોયેલી જોઈ ની સાથે કરીને નાખેલી તે તો જોયેલી જીજાની પાંચ પચીસ એટલે અહીનો લો તો સારો છે મોક્ષ ને ને શેખ થાય ચાલુ છે થોડું ચાલુ છે હજુ તમારી પાસે ફરિયાદ લેવાની છે એમાં અમારી પાસે આજ્ઞા લઈ લેવાની બિલ કોઈ પણ છે એવું લાગે દાદા ભાઈ પછી ગજબ ની કેવી આવે ભગવાન જઈ લાગે પોતે આવું વિજ્ઞાન મળ્યું માસ દુઃખી એ કેમ કહેવાય મતલબ જીવન પ્રાદ જે કશું નીકળ્યા નહીં એના બગીચા કરી આવો કરો કરો ત્યાર અનુભવ થશે તો જમીન બધું પેલો બુક ક્યારે બુક ક્યારે કરાવવાના પ્લોટ નું શરૂઆત કરવાની એકવાય ભરાય છે બુકિંગ થઈ જવ આપડું મારો પેહલું જોયે જોવાનું એક મગનભાઈ નો પેલો નામભાઈ પછી અરુણભાઈ અંબાભાઈ ને કઈ કે રામભાઈ ને પાડોશી કરો મગો શિયા બીજું શું રામભાઈ ને પાડોશી કરો પ્લોટ માં રામભાઈ આપડે તો કાગળ આવે તે મોટર નો કાગળ આવે પેલા રૂપાંત મોટર નો કાગળ હોય ને કાગળ આવે તો વાત બધા જોઈએ મગેનભાઈ लॉस एंजल्स खाते लगभग तीचेक है नाम लखो <laughs> बार खाते क्यों बत रहते अड़ती रखा है क्या રામભાઈ અરુણભાઈ બંને હાજી માં આપડે જીજાની મન વાગ વિજ્ઞાન બધી આવી છે ને અજ્યાય મમતા મમતા રહી પછી કારણ તો રહ્યું છે ને હવે સુધાર ના થયા મમતા વાળા તો આ હતા પ્રભુદાસ કે એમની બમતા હવે નવી સરવાનું આરો બંધ થઈ ગઈ જૂની મમતા ખરા થાય પણ ડિસ્ચાર્જ આવે મમતા કેરી આરામથી પેલા એટલે કેરીય જ પડી દીધી રીતે ઉડાડવું બીજ બીજ ને શું કરીશું કશું રૂબ છે પાછું એટલે કેરીઓ ખાય છે આપડે કહ્યું કેરીઓ ખાવ બીજ ને બીજ કેમ મોકલી કર્મ નું આ અવલંબન થાય છે હા મો હા મો જુએ તો હતી મોહ સમથાયબળે તો મોહ સમજાય ચાકે હતી સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યા તો ઇન્ડિપેન્ડન્ટ આવે બરોબર ગ્રાહક થાય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 આ કુર્સી મારી મને એવો અનુભવ થયેલો અત્યારે ઊંઘાની ચાલે કા થી હું શું છું એમ હા તે પછી ના હોય કોઈ પણ જાત નું હોય શા એ આપડી ગુજરાત થાય બે ખુશી સિદ્ધાર્થ ના કરવું જાય વખતે એટલું અત્યારે એ તો બોગો પડે દસ આટ પંચરાય તો આમે કામ ઓર છે એમાં સદે આ તો પાત્રા લેવા પડે ને એક ટેક્નિકલ અસર નહી જાયરીનું લઈ જાય આકડા આ કરેલો એક પડતો બની જાય આસામાં ને નેગેટિવ આ થાય પોઝિટિવ ઉપર જલા પોતાનીકડમણ નથી આનંદ થાય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 નથી પાવર પુરેલો બરાબર શું આત્મા હોય તો આપડે આત્મા બાર કાઢી લેવો પડે આપડે તો આપડે આપડે આત્મા જતો રે ના આપડે તો આપડે સિવાય છે પાવર છે મોક્ષ માં રાખે એવું જ્ઞાન હવે જોડે રહી એને સમજી લેવા ત્યાં જાય જોડે કેવી મજા આવી જેવું સાર થઈ જાય તો આવી જાય અને તમે એમ કહો ના મારું સાચું છે હું કઈ ને તમારું સાસું છે તમે તમે એમ પૂછો મારું સાસું છે ખોટું તો હું કઉક સાચું નથી તમે કહ મારી સાથે જ છે કોઈ ના ભાઈ જે જાણ્યું એ લૌકિક જાણી છે શું જાણી અલૌકિક જાણી નથી લૌકિક જાણ્યું એટલે લોકોએ જે જાણ્યું છે ને તે જ આપડે જાણ આપણે પોતાના વિચારથી કે સમજણ નથી બોલો કોઈ ચારથી વચ્ચે તમારે હાથ કેવું પડે મારાથી અવરું ના બોલાય શું શું શું નામ આપનું નામ શું આપનું પ્રદીપભાઈ પ્રદીપભાઈ ખરેખર પ્રદીપ છો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 કે ભગવાને કઈ સાલ બનાવી તમને કોણ લાગે સર કઈ સાલ બનાવી કોઈ થી કેવાય નઈ મિલિયન આ જગત અનાજ અનાજ છે કેવું છે જેની શરૂઆત થઈ નથી જેના અંત આવવાનો નથી એવા જગત એમાં ક્રિય ની જરૂર નથી તો એ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 નથી ને જગત વિજ્ઞાન મોટો એક્સપ્લોઝન થી હોય આ લોકો ની થિયરી છે અહિયાં આગળ તેવી રીતે થયું હશે એમ પૂછે છે ભાઈ જગત એક ભાગ છે નોરમ્પ આ બ્રહ્માંડ નો ભાગ છે અને સૂર્ય કઈ કાયમો નથી કાયમ ની ના હોય બરોબર કાયમ ની હોય સૂર્ય તો આપડે કલેક્ટર છે ને મોકલે જવાનું હોય ને એમને વિચારવાની અહીંયા ગમતું છે કે આ બધું સવાર ઉડવું ઉડવું કરવું મોટા દેવ છે મોઢા દેવ છે જબરદસ્ત મોટા દેવ પણ તેથી કઈ ને એમને ખુરશી છોડી જ પડે ભાઈ કઈ છે ખુરશી કાયમી ખરી કે નહી ખુરશી કાયમ એ જગ્યા કાયમી સૂર્ય જગ્યા કાય ને બીજા આવવાનો ચંદ્ર ની જગ્યા કાય ને ચંદ્ર આવવાનો એમ પણ દુનિયા તે વ્યવસ્થિત એક્ઝાટ જ રહેવાની વસંતભાઈ કઈ કે આપડે આ તારો જે ખરે તેને જોઈ શકીએ છે તો સૂર્ય અંદર જે બેઠેલા છે પોતાનું અને જ્યોતિષ બોડી છે એટલે અજવાળા વાળું બોડી છે એનું અજવાળું બહાર નીકળશે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 લોકો કાયમ નાખે બુદ્ધિ ટેમ્પરે એડજસ્ટમેન્ટ છે શું છે